ભટક ભટાક કરાવડા શું કરવું પડે શુદ્ધિકર ભઠી પચડાવવું પડે ભઠ્ઠી ભઠ્ઠી પચડાયેલા બાપ બાપ બાપ બાપ ઉકાળ ઉકાળ કર્યા કરે ઉકાળે શુદ્ધિકા શુદ્ધિ નથી થતી તો કેટલા અવતાર જ્ઞાની પુરુષ ની પાસે આવ્યો એટલે જ્ઞાની પુરુષ ના માં ચૌદ લોક બેઠેલો હોય કેવું ચૌદ લોક નો લોક ચૌદ લોક નો નાથ માલિક પછી તું બાકી રે એટલે તમારે અહીંયા આગળ લાભ થાય નઈ તો આ લાભ હોય ને નહિ તો અમારો છુટકારો બોલો બધો સાધુ સન્યાસી જો દાડો બહેરી છોકરા કશું પામતા નથી તો કકડા જ હોય શિષ્ય હોય આખો દાડો જયારે આપડે મળીએ ત્યારે આપડે મહારાજ ને આપડે મહારાજ કેમ હા શું છે ત્યાં પેલો નથી સારો હાથ શિષ્ય એટલો બધો ખરાબ મળ્યો છે એટલે આપડે જોડે આપડે જાણી ના રહ્યું શિષ્ય ખરાબ છે આપડે શિષ્ય ને કેમ ભાઈ આ શું તું ગુરુ મહારાજ રાજી મળ્યા છે કે કોની વાત સાચી એમાં વેચી રહ્યા છે આવો માલ છે બધો કચરો માલ રબીશ મટીષ નથી બિચારવાનો કારણ કે કાર એવો આવ્યો છે કાર ને લઈને હું ચુ અજવાળવું અજવાળવું એટલે કોઈ જાતનું અંધારું જ ના હોય બધું જ જાણતા હોય સી રીત ચાલે છે કોણ ચલાવે છે સી ચાલે છે આ ખબર ને એ બધું જાણતા ઈશ્વર શું આ કોણ ચલાવે છે આ તો તમે ચલાવતા નથી અને બાવા ચલાવતા નથી તો ઓળખાય નહી બેઠા તો ઓળખાવી શેઠા તો ઓળખાયું નથી મુમુકશુ તો આમ દેખતા ને હાથે જ ઓળખી જાય કેવું એકતા ને હાથે જ ઓળખી જાય અહંકાર સિવાય ના સેજે અહંકાર ના હોય કેવું બરાબર હવે અહંકાર રહી તો આ જગત માં કોઈ જીભ માણસ હોય નહી એકલા જ્ઞાની પુરુષ એક જળ એકલા હોય અહંકાર વગર હોય ને એને શું પૂછવાનું જ્ઞાન બધા પ્રશ્ન પૂછાયો ના હોય શબ્દ છે આ નોટું જ્ઞાની આત્મા વક્તવ્ય છે ને અવર્ણનીય છે કેવો છે તે ઉતરે હોય મુમુખ શું થઈ ના આમ ખબર પડે નઈ મુખ શું થાય તો ઓળખાય છે નાના છોકરા ઓળખી જાય જ્ઞાની પુરુષ ને સચી ઓળખે આ બેબી એ બેબી એ બધી ઓળખી જાય દ્રષ્ટિ રોગ વાળા ના દ્રષ્ટિ રોગ શી રીતે હોય હું કઈ છું કે છે કે ને કોક્ષ માં છુ કોજ્ઞાનતા માં છું બે માં બે જ ખાડા છે તીજો ખાડો નથી કોજ્ઞાનતા માં છું મોક્ષ માં છુ એને બધા આ ખોટું ઇગોઇઝ લઈને ફર્યા કરે જવું પડશે આમાં જ્ઞાની પુરુષ ને દોડધ છોકરો ઓળખી જાય કારણ કે નિર્દોષ છોકરા અને આ મોટી ઉંમ ના માં તો કોક જ ના ઓળખે એનું કારણ કે પોતાનો રોગ કોણ કરે શું નામ તમારું જતીન જતીન મારો દીકરા છે હવે જતીન નામ છે તે ખરેખર જતીન છો તે કોણ છોકરા તમે કોણ છો તમે હું જાણું ત્યારે શું કહ્યું જતીન છો એટલું જણો છો મઈ તો જ્ઞાની દેખાયા પછી દેખાય નહીં તો બધા ઇસ્ત્રીઓ દેખાય ના ના એ તો અંતરમુખ થઈ જવાય કૃપા સિવાય અંતર મુખ કેમ કરીને થાય નહીં તો ભાઈ એ લોકોને કારખાના દેખાય મોટી મોટી દેખાય કૃષ્ણ ભગવાન શું દેખાય મોરલી વાળા અરે હું હોય માયા છે દર્શન કરે વિનય કરે એમની આજ્ઞામાં રહે ત્યારે કૃપા થાય એમને કૃપા થતી જ છે એમને કઈ હોમાવ્યા થવાથી કૃપા થાય જ્ઞાની પુરુષ નો વધાર નથી પણ હમા કેટલું બધું નુકસાન થાય સીધું થઇ જવાનું હોય કેવું સમજ ભલે ચાલે નહીં તો સીધું આજ્ઞા મરેવાનું હોય આજ્ઞા આની પણ દર્શન જ ના થાય વાંક્યો આમ કરીને દર્શન કરજો રોગ ભરેલો છે વાંક્યો